નથી કૃષ્ણ ભગવાન કરવા દર્શન કરવા છે જેથી કરી તો મહિનો દ્રષ્ટિ જો છે શું થાય પૂજા કરતા હતા એ બધા ના મન દુભાયો એ આવું જઈએ તો દર્શન કરી જાય લોકો દર્શન કરી જાય પણ ટાકોર માં શું કરવાનું આવું બોલવાનું ડાકોર મંદિર માં મંદિર ની ભાઈ બોલવાનું શું બોલવાનું પછી ગામમાં ભેગું મને આખા દાદા ભગવાન નમસ્કાર કરું જે કહી માણસ દરેક માણસ જ્ઞાની પૂછ્યા તું મધવા કારણ આમાં ફોલ તારે એવું નથી રોગ ઓાય સર આ તો જે રોગ વ્યાકના થાય ને તાર ના ખબર પડે શું બાકી ઘણા શુદ્ધતા હતા ને એમ તો ખબર પડી મજૂરો લાપો નઈ ને મજૂરો થાય છે હું ઇતિહાસ ની વાત નથી કરતો પરંતુ ખાસ કરી અમે શક્તિ સ્વરૂપાની વાત કરું બહેનોમાં ભાઈઓમાં સાધકોમાં આપણે બધાને એનાથી ગમડાવાનું છે આ જે ઉપાસકો છે એનો હોય છે સાધકો હોય ભાઈઓ હોય ભાઈ હવે કહેશે ઉપાસક જે હોય છે કે છે પછી ઉપાસક માતા બધી શક્તિ અંદર થી પ્રગટ થાય અવલંબનો છું કે જેનો અવલંબનો છું તું જે શક્તિ એથી માંગુ છું એ શક્તિ અંદર થી પ્રગટ થાય શું અવલંબન અવલંબન નથી બધા જે રસ્તા દસમી કીપટી ગઈ છે બે ચાર પાંચ જતા હતા અને આપડે સત્સંગ પર બેઠેલો હતો ચાર પચાસ માણસ ચાર પાંચ તારીખે છે દે અમારા શું થાય નવરાત્ર માં એ વસ્તુ બને છે એમથી નવરાત્ર માં એ વસ્તુ બધા બને છે હા ભૂમિકા તૈયાર થાય આવી શકતી કસ્તુ કાવિશક્તિ કુદરતી રીતે ઉત્પન્ન થાય કે કોન્સન્ટ્રેશન કરવાથી આવે એકાગ્ર કરવાથી આવે એકાગ્ર એકાગ્ર કરવા અને મોક્ષ ફળ લે તો આત્માની ભક્તિ કરે અને બેવ ભક્તિ કરે પૂછે છે માતાજીતન શક્તિ છે કેતન થઈ ગયા જવાબ આપશે જવાબ આપે આપડે તો આપણે દાદા જવાબ આપડે કે એટલે એ જવાબ આપડે નોંધી આપશે આપે છે દાદાજી નો જવાબ આપે નહી માતાજી દાદા ઘટાડ પડેલી કદું તો બોલાય એવું છે આત્મિક શક્તિ આત્ની શક્તિ ખરી કે છે એ કદું બોલાય એવું નથી આરણ કરાય એવું નથી માતાજી ને દર્શન કરો શું કરું છું તમે સાથે તમારી પાછા માતા દાદા ને અલગ છે કે માતાજી જી નો દર્શન કરવાથી આપણે જૈનાચાર્ય આચાર્ય હોય ને જેમ કુદો અને આપડા અંબાજી માતા ને આ બધા માતાઓ દીકરા પછી એક બાજુ એમ કહેવામાં આવે છે કે શાસન દેવી છે અને બીજી બાજુ એને પરાશક્તિ આદ્યશક્તિ કઈ છે તો પછી મિથ્યાત્મ દર્શન કરવાથી વિખ્યાત્મ ઉપરો સાંપ્રદાયિકતા આવી છે સાંપ્રદાયિકતા સાંપ્રદાયિકતા માં કે સાંપ્રદાયિક માં કોને એવું કરે છે મારું પછી પાંડા નથી આવ્યું અને મત્રો આ મત ના મતાસ જેલો તો આ ધર્ણા છે અમારે તો આ મતવાઉ દે જો ડર રાખે તો ડર દેવાના અમે આત્રમાં ગયા હતા એમાં ત્યાં બઉ દાદાની સ્થાનની માતા એ મારો મત એ પત્ર રમો કે કોઈ કોઈ ચીજો એવા હોય છે એના દાદા જેવા પરમાણુ લે અને એમના પરમાણુઓમાં સુધી કાઢી ત્યારે સાત્યની શક્તિ હોય અથવા જેની પૂજા કરવામાં એની પણ હોય છે જેટલા ભક્તો આવે ત્યાં મારો જે સંકેશન અનુભવ હતો પરમહંસો દીકર્યા હોય પરમ હંો વિચ્યા હોય એમના પરમાનું કથ હોય શાસન દેવો સાસુ દેવતા હોય એમના કમનું પણ કઈ કઈ હોય મસ્તા હોય કે છે મનુષ્યુ પણ આરોપણ થયેલું હોય છે જીરેન્દ્ર ભગવાન ની જે મૂર્તિ સ્થાપના છે એનું પણ મહત્વ હોય કે આપડે દર્શન કરી જાય એમો પછી અનુભવ આવે ને ત્યાં અંદર ભૂલી રાતે જાય જેટલા પગલાં પડે ને માણસ મારી કાઢો સરકારે આ રોડ થી મુંબઈ ના લોકો કલકત્તા લોકો જાય છે આ તો ઘણી ના માનું ખરે पचीस छः उसी लॉ कॉलेज बॉयज़ हॉस्टेल औरंगाबाद सवार દે ભાઈ આઈ ગયા પાછા ભાઈ આઈ ગયા નાના ભાઈ મારે આપડે પૂર્વા ભાવ માં તો કર્યું હશે ને આપડે ઘણું કર્યું હશે એ કર્યું છે ખબર નથી ને અત્યારે અત્યારે આ ભાવ તો કશું કર્યું નથી એમ કેતા આ ભાઈ એટલું કરેલું આખી જિંદગી કરી શું બે કે હું ત્યાં જે રૂમમાં બેઠો તે રૂમમાં હવાથી હોવાથી જે બધા આવે તે આવે તેને નોકરી ના હોય તેને એમ તારે ક્યાં નોકરીને ઠેકડ પડ્યું નથી પડ્યું પહેલા નોકરીવાળા એ પૂછવું વેપારવાળાને પૂછ્યું તારો ધંધો પરબત નહીં ચાલતો ચાલે છે એટલે બધાને આ પૂછ પૂછ કર્યા કરું શું કરું પેલો કઈ નોકરી નથી બધું જાણો ને કે પૂર્વ ભાવ બધું આગલું પાછલું બધું જાણો ને તમે તો કે છે ના જાણે બઉ દુખાય તમને કોઈ તમને ભવિષ્ય ના ગમે લોકોને બઉ મનમાં પસંદ કે આગળનું જોડવાનું જ્ઞાન થાય તને તારે આ જ્ઞાન મેં આપ્યું તારે અને પછી તારે બહાર નીકળવાનું થયું એટલે તને દેખાયું કે અમે મોટરમાં એક્સિડન્ટ થશે એવું દેખાયું તને એ જ્ઞાન થી એટલે તું ત્યાં આગળ વિકલ્પ કરું કે તને ત્યાં જ્ઞાન થતું છે દેખાય એવું કરવાનું સારું પછી જ્ઞાન આપ્યુંર ના હોય એવું નથી એક સેકન્ડ પણ દાદા નું દીધું લગે નહિ રાત્રે જેટલો ઉમવર્ક હતા એ તો ફ્રી હોસ્પર મળી ગઈ પણ બીજું બધું દાદા નઈ દીધી મેવાય જ નહીં કે દિવાય જ નહીં કે તમે કહ્યું આદેશ આપ્યો કે જઈને સુઈ જાઓ એટલે સરસ ઊંઘરાઈ ગઈ કે છે એટલે આ જો ઊંઘા આવે ને તો આ નિયમ કરવાથી ઊંઘનો ઉજાગરો નથી કેટલાક માણસો ના હોય ફેરવશે શરીર જોયું એવું શું છે પણ પાંચ ઇન્દ્રી થી પોલમ પોલ લાગે એવું છે કેવું છે પાંચ ઇન્દ્રિય ને બુદ્ધિ બુદ્ધિથી આ બધું પોલમ પોલ લાગે એવું છે એટલે એમાં એટલા માટે હું બોલે છું જગત આ જગત પોલમ પોલ છે નિયમમાં નિયમની બહાર ખતર નથી નિયમ ન્યાય સંપૂર્ણ ન્યાયમાં એક ક્ષણ પણ ન્યાય વગેરે આ જગત રહ્યું નથી જે કે બધું ન્યાય જ થઈ ગયું એટલે આપડે વ્યવસ્થિત કેવું નથી વ્યવસ્થિત જ થઈ ગયું અવ્યવસ્થિત થતું જ નથી થાગ ઉધરી ગયા આપડે ત્યાં કરી હૃદય ગુહાની વાત ના કરીને પૂછ્યું કેવું કહેવાય છે એ તો કઈ ચાલુ વાત ન હોય બાકી હોય ન ઉપનિષદ માં આવે છે ના પણ હોય નહીં આવું ઉપનિષદ માં આવે છે કે ઉપનિષદ બધું ઉપનિષદ બધું હોય ઉપનિષદ તો આ દાદા એ ઉપનિષદ કરાય છે શું કહેવાય છે બોલતું ચાલતું ઉપનિષદ કે તમારે ઉપનિષદું બોલવું અંકુઠ અંકુ મારી ગભરામાં તે ઉપર બેસી રહેશે સંઘાય છપરા ઉપર આત્મા દેહ પ્રમાણ છે કેવું છે દેહ પ્રમાણ ના પડેલું કેવી રીતે આ ઝાડ નું ડાળી હોય તેની પર પેલી લાખ લાખ ચોટા છે ને એવી આ બધું ચોટી કર્મ અનંત આ પ્રદેશમાં અનંત કર્મ ચોટેલો છે તે જે પ્રદેશ કર્મ ખુલ્યું આ તમે ડાક્ટર પ્રદેશનું ખુલ્યું તો તમને ડાક્ટરી જ્ઞાન થઈ જાય કોઈને વકીલ નહીં જેને જે પ્રદેશ ખુલ્યો ત્યાં આગળ જ્ઞાન છે પ્રગટ થઈ જાય આત્મા તો આખો છે એમાં ફક્ત કપાઈ જાય કે આ બે પગ કપાઈ ગયા તો એટલો શો થઈ જાય શું પણ આ હૃદયમાં તો ફક્ત મનનું સ્થાન છે મનનું સ્થાન કેવું મન પ્રગટ થાય છે આજ્ઞ ચક્ર ચક્ર એના ઉપર ધ્યાન કરવાથી સ્વસ્થ આવી જાય તો એ શા માટે म के अवस्था करेट कर एकाग्रता आए तो यू शु कारण आ शुक्रध्यान स्टेज करें त्रम ऐसी कोई एक जगह આપડે છોકરા છોકરા જાય છોકરા શું કાચ કે છોકરા ના કરે તે જ્ઞાની ના કરે શું જ્ઞાની ને છોકરા હોય બાબા દેવા હોય સરળ વાંચો આમ કરી ગયો વાંચો બહુ દુઃખવા મળે આ કોને એકાગ્ર થાય ને હેન્ડલ મારી એકાગ્ર કરવાનો અર્થ છે મેં નહીં આંખો ખેંચવાની નથી હોતી પણ આપણે જેમ એના ઉપર ધ્યાન કરતા હોઈએ કરવાની હોય છે આંખો નથી ખેંચવાની હોતી વાત સૌ માં મન છે મન ને શું કરશો એકાગ્ર થશે બઉ તારે એકાગ્ર થયું મન વસ્ત થાય મન વશ થાય જ્ઞાન સિવાય આ જગત માં કોઈ ચીજ એવી નથી એકાગ્રો યોગી ચક્કરો ધ્યાન દઈ એકાગ્ર હતા પાછો બહાર તો નીકળ્યા વગર જાય ને જાય પાછો બહાર નીકળીએ ને મારા તમારા અક્કર નથી એક પાછા ચક્કર બકડ બધા ઉડી જાય આબરૂ લીધી છે એક્સેપ્ટ કરવો વધતો હશે આ તો શું કે છે એ બારમા તેર માં સુધી તો છાપરા પર ત્યાં નરિયામાં બેસી રે કે છે તો બધું જાનવર નથી બધે યમરાજા ને મોડા આમ કેટલો લોકો બીવડા આવે કે પછી એને જમરા કેતા શું કેતા હું નાનો હતો ને વાત માપરી જમરા આયા કુતરુંડે તા જમરા આવે એટલે આપડે જમરા કોણ છે પછી આ જમરા બમરા નામનું જનાવર નથી બધાને કહી દઉં કોઈ જમરા નામનું જનાવર નથી નિયમરાજ છે યમરાજ નથી શું છે આ ખોટું બીડાય મારે જમરા જમરા જમરા से है, थे? आ, नहीं। नहीं। नाम लो आ ब्याहरी कर रूपको काम लगे ब्रह्मा विष्णु रूपक तेजार काम लगे ते आज ब्रह्मा ने शू कर तो विष्णु ने शू कर बीजू कहीं ત્રિગુણાત્મક માયા છે ને તેનો રૂપક છે આ બધા વર્તે છે જીવ જોર વિષ્ણુ હજુ કોઈ પ્રકૃતિ છે જે નહીં જમ્પ કરે જ નહીં આપણે બહેડીએ તો ફણમણ ધંધા ઉપર બને કે ના બને એ છતે આવમ એવું ધમાલ બલ ના કરે એના બધા સાત્વિક વિચારો હોય સાત્વિક ગુણો હોય પત્તા ઓછા પ્રમાણમાં હોય તો ક્ષીર સાગર અને શેષ સૈયા નું રહસ્ય છે શું રૂપક એટલે શું કેવા માંગે છે પણ એના વિચાર મેં આ તો રૂપકો છે ખાલી રૂપકો માં જ આ સંસાર અથડી મળ્યો છે આખો જરૂર હતી ત્યાં સુધી જરૂર હતી જ્યાં બે મોટો મકાન બાંધ્યું હોય પાંચ પાંચ કરોડ રૂપિયાનું